અને <laughs> <laughs> <laughs> <laughs> <laughs> ટિકિટ વાર પોઈએ કરીએ નીકળવાનું પડે આપડે કોઈ ઉપર પ્રેમ કરતા આવીએ શુદ્ધ પ્રેમ એવો છે એમાં કરવો પડવાનો સવાલ જ નથી એના સ્વભાવ પ્રમાણે કશું કરવા છે કે આ સ્વાભાવિક છે આપણે એમ અથવા એનો તબાવ થયો છે એમ કેવાય કે બે શરીર ના ધોરણે છે એવું તમે માણો છો કારણ કે પણ એ તો એવું નથી માનતા અમે તો આદર્શ પ્રેમ કરીએ છીએ સમજતા નથી આપતા એમ આવી પ્રેમ તથાવત હોય ભંગ નહી થાય જશે મારે બધું સારો રસ્તો છે ભાઈ બન્યું કઈ મળી બાપા જો પૈણા છૂટકો નથી અને વગેરે છીટક નથી મળ્યા વગેરે નથી છૂટકો જ નથી ત્યાં આગળ જે વસ્તુ બનવાની છે ના અંત નથી પ્રેમા કામાન મતાંત આ બધા હિન્દુસ્તાન ભરેલું છે તેમાં ઉગાડી વાત લોકલેદર મતાંદ છે અતિશ તંદુસ કરતો બતાવે મતાંદ તો લેકડી ને મેલવા મતાંદની ઘણી જરૂર છે તે પછી લોકમાન કઈ ગયો ને ને લોક મને કશું મળેલું નથી જનતી કહેતે હ લોક નું લોક ની વાતો વિચારાય કરો હતી પટેલાઈ તારે માગી છે થાય હતી પટેલાઈ તારે માગી છે થાય તો ધવી પટેલાઈ તારે માગી છે થાય રુવાને કહું છે ને પટેલ આવી નાખી ગયા અટક કરાવેલો નાખી મારી સાહેબ ભાઈ કર્યું પડશું એ ના ભેગા ભયંકર દુઃખ ને સુખ માને છે પોતાની ભયંકર વેચી થાય છે એનો લેખ કરી આવે છે હોય કેટલું આગળ નો પાછું બેંક ની પાસે એવું ના કહેવાય કે વર્તમાન માં પ્રેમ નો તથાવત છે અમુક અમુક રીતે અહંકાર હોય તો દયા રાખી શકીએ અમને દયા બી કોઈ ના હોય ના કરના હોય દયા તો બને કેવાય અમને બિલાડી ઉંદર પાછળ પડે એટલે દયાળે છે બિલાડીને આ નિરીક્ષણ કરેલા ્ટરો પાસે આવક્ટર જેવું માન્યા વગરમાં એમ નહીં ફરી પાછા બીજા શબ્દો હું ફરી તપાસ કરું બહુ બુદ્ધિશાળી માણસ નું બિલાડી બિલાડી બે બચ્ચામાં કેળા એટલે બિલાડી હોય સાત બાજુ દળ આવે સાત વાગે આવે સાત વાગે આવે એટલે બિલાડી આપશે હું કઈ બિલાઈ આવી હું વિચાર કરું કે આ બધા પુસ્તાર્થી અહીંથી અમેરિકા સુધી તમારે આવ્યા છે ચક્કરોને આ બિલાડી રોજ લઈને આવ્યા છે બેગું થતું છે એના બુદ્ધિ છે નહીં આ કેવું ચાલતું અઘડી અઘડી મરી ગયા છે એ રોજ એના બચ્ચા માટે આ ટકા ભરેલું થયા આ લોકો કોઠીઓ ભરેલું હોય દયા હોય પણ ભરી પડેલું હોય ખૂણામાં જે બઉ દયાળું હોય ને ત્યાં તપાસ જે ઢીલો થાય છે બધે લાગુ થાય છે આ મને લે એ તમે તો હશે ને બધે લઈ ને લાવો તમે લડવું જ નથી આવતું પણ એ સરંગા ની માણસ મળે છે એના થકી જો મને રડવું આવેન્ડર જ થ સીરઍરાટ સ઀રંલે સીધ સંછે Becca. Chúng pal preferon as a g дов verte. Divid-もの. N defence to do normal. A me sa normality Deeper ton. I should say. So above aチャンネル normality is your. The hor Japan. Is vividness. Ti gli પરરલ合 e Ken a ties to me a bring our future. Haha. immer g compare to the Grusmialla સમજવાનું બાબા કરતા બોલે બાબત આવેલું ઘરે ઉત્તર શરમા આવ્યું છે ઘર મુસર શર માં આવે છે વલા તમે માલિક છો તમારી માલકી બધું કોઈ આ વર્લ્ડ માં કોઈ તમને દખલ કરી શકે એમ એવી સ્થિતિમાં દખલ કોઈ નથી કોઈ માણસ દખલ કરે છે કે તમારું તમારો હિસાબ છે પૂરતો બાકી હિસાબ રીતે કોઈ દખલ કરી શકે એમ નથી પણ એ મનમાં માનતું નથી ને આપણે અંગ્રેજી નવલિકા છે એક હિસ્ટ્રી ઓફ પેન્ડેમિક કરીને એક નવનિકા છે તેમાં એવું છે કે ભીટ ઉપર ટાંગે અને પછી જે કોઈ આવે એમ પૈસા હતા એટલે બધા બોલાવે ચા પાણી કરવા અને પછી અમારા પચીસમી પેઢી કાયદા થાય આ અમારા ફળ આ થાય छोटू कारण है एक लोक संज्ञा एक ज्ञान संज्ञा લોક સંજ્ઞા માંની રહે લોકો જેમાં સુખ માન્યું છે હવે તમારે તો પછી કરવાનું રહે છે ચંદ્રકામ ચંદ્રકામ એ બધું જતે ચંદ્રકાંત હૃદય બધે બધું ગયો છે તાપામાં જેમ ચલાવતું હોય એને જોયા કરવાનું આપડે ચંદ્રકાંત આઠે ઉઠ્યા આજે પાંચ વાગે ઉઠ્યા જાણ્યા કરવાનું તમારે બધું કરો મહિના જાતે કરી આપડે પાસે ને જરા રંગ નથી કરવું વધારે કર્યું ચોરીઓ થાય છે જે માણસો કઈ કલ્પના ના હોય એવી જગ્યા વસ્તુ મૂકે છે એમની રહી જાય હા અને જે લોકો શિજોરી કોઈ પણ માણસ ખોટો મોજો કે ખોટો ચંપલ પેરી બહાર કર્યો હોય તો બીજા બધા એની મજર ક્યાં થાય છે એટલે આવી રીતે માણસ બોલાવે છે બધું બોલાયેલા દુઃખો છે આ દુઃખ આ દુખદ માટે કંકોતરી લખેલી છે આપડે ઘેર આવે નહી તમારા મિત્ર તરીકે સમજતા હોય તમે આ લગ્ન માં આવજો ગયું નહીં મને લાખલું છું લગેલું ખર્ચેલા મેં એને મિત્રો પણ એના મનમાં એમ કે આ બધા જે આ કે છે કે આ મિત્રો અને તે બધું ઠીક છે આમ કરવાથી ઓછા આવે તો મને ખર્ચ ઓછું થશે એને આવું કર્યું ના પણ એના પછી વાત તો હમંદિર પર છે ને આવતા સુવિધા આદિવાસી ના આદિવાસી ના ભેટો ગયા નથી ત્યાં સુધી આદિવાસી ના ભેટો જો ચંદુભાઈ લઈ જવું પડશે મેં તો જોયા મેં જોયા ચંદુભાઈ ને લઈ જવું તો પછી ચંદુભાઈ લઈ ગઈ મેં અને બે ગાયો હોય આપડે કઈ તમે કોઈ ના ઉભરી ખરા અને આ બે ગાયો નું ગમે તાળ મારી શકો અને અમારા બાબા ના મારી શક્યું છે કુતરા ને ઉપડી હોય કુતરો આગળ આગળ બધા ભૂલી રહેશે હાલ છે તેને આગળ પબ્લિક આખી સાહેબ અહિયાં આદિવાસી જઈ જ આવે આ સાહેબ છે પણ